બાર બાંધુ રહે એને નિંદ્રા એક પ્રકાર ની કેવાય છે અને ખરી સમાધિ બિલકુલ જાગ્રત એટલે તમારા કરતા જ્ઞાની બહુ જાગ્રત હોય બાર અને સંપૂર્ણ સમાધિ જ રહેતા હોય નિરંતર એટલે સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં સમાધિ રે એનું નામ સમાધિ કહેવાય છે અને આ શરીર ભાન થતું રહે એને સમાધિ કેમ કેવાય હિન્દુસ્તાન ના તો લૌકિક સમાધિ અને કે છે કે છે લૌકિક લૌકિક એ મહારાજ ને જ્ઞાન સમાધિ થઈ ગઈ નિર્વિકલ્પ થઈ ગયા નિર્વિકલ્પના ના કહેવાય નિર્વિકલ્પ ની લોકોને સમજ નથી ને નિર્વિકલ્પ તો જ્ઞાની કોઈ નિર્વિકલ્પ હોય જ નહીં હા જ્ઞાની કૃપાવાન હોય તે નિર્વિકલ્પ બની શકે કારણ કે નિર્વિકલ્પની આરાધના કરે છે શું કરે છે આરાધના થાય નિર્વિકલ્પની આરાધના કરે નિર્વિકલ્પી થાય અને વિકલ્પની આરાધના કરે વિકલ્પી થાય આ આપી એટલે આ જે જગત માં જ્ઞાન ચાલે છે આ જગત માં જે જ્ઞાન ચાલે છે લોકો છે કે અંગ્રેજો કે મુસ્લિમો કે છે ભગવાન બનાવ્યા એ કાયમ ઉપરી ઉપરી મોક્ષ થાય જ નઈ અને જો ભગવાન બનાવનાર હોય આ દુનિયા તો લોકો લોજિકલી પૂછશે કે ભગવાન ને કોને બનાવ્યો શું પૂછશે દખલ નહી એનું નામ મુક્ત ભાવ મુક્ત ભાવ સ્વભાવ ભાવ આત્મા સ્વભાવના ભાવમાં આવે ત્યારે મુક્ત ભાવ થાય ત્યારે એને મોક્ષ કહેશે આ વિશેષ ભાવમાં વિભાવ એટલે વિશેષ ભાવ વિશેષ ભાવ એટલે પોતાના ભાવ છે તેના ઉપરનો વિશેષ ભાવ આ ભાવ ઉત્પન્ન થયા છે શું થયું છે એનું કારણ શું કે હવે હવે નકલથી કરીને ઊભું થયેલું છે વિશેષ ભાવ તો કોઈ કહ્યું ચંદુલાલ એને કાકો થાય છે તમને મોક્ષ ઈચ્છા થવા થતા નથી મોક્ષ લેવાનું ભી ઈચ્છા નથી જગત માં કંટાળો આવે છે એ જ ભાવ છે એ સાથી છે અવારનવાર સાથી આવવું પડે છે શું તમારું નામ છે જગતબંધુ જગત તમે જગત બંધુ છો એ તો તમારું નામ છે જગતબંધુ તમારું નામ છે તમે કોણ છો જગત બંધુ કેવાય છે લોકો જગત બનાવેલા છે એ જુ નીચે બોધરૂપ શંકરાચાર્ય પૂછ્યું એક સાધુ કસ તમ શીશો કુતુ એત બદ મમ સુખ પ્રસિદ્ધ મત પ્રીત પ્રીતિબધનો શંકરાચાર્ય નાહમ મનુષ્યો નક્ષ માનસ નથી દેવતા નથી દેવતા નથી મનુષ્યો નક્ષ મનુષ્ય ન વિશ્વશુદ્રા ન બ્રહ્મચારી ન ગૃહિ મનસ્થો જા પોતાના બૌદ્ધ સ્વરૂપ છે તમે તો કંદુ છું પછી કાલે આખો દિવસ છે આજે તમે આજે બે ત્રણ કલાક અમારા કયા પ્રમાણે જો ના આજે આપ આપક્ષ લેવાનો ઈચ્છા છે કે નહી હું આપને કહી દીધું નથી કોઈ કહે છે ઊગો છો બઉ સારું જીવ તો સારા છે પણ તેમાં બંધુ થઈ ને દેસો કેવું બંધુ થયા કરશો આ તો મારી ને તેલ કાઢી નાખશે હવે શું કરશું બંધાયેલા છો ભાઈ શું કરવું કે છે બંધાયેલું નથી મારી દશા છીણ મોહ દે કેવી થઈ ગયો તમારે મોહક્ષ થઈ રહ્યો છે દશા સમજવાની જરૂર છે સહજ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ દુર્લભ છે સમજે અને અસુગમ હોય તો અસંસાર છે બઉ કષ્ટાયીયા બધી ક્રિયાઓ એનું ફળ સંસાર ફળ આવે એમાં કઈ મોક્ષ ફળ ના આવે મોક્ષ ફળ તો જ્ઞાની પુરુષ ની કૃપા અને ત્યાં સમજ એમની સમજે સમજ દેવાની છે તમને કહું કે જુઓ પેલી બીજ દેખાય છે પછી તમારી વાંગાળી વાગળી દ્રષ્ટિ કરો કે તમને દેખાય છે મારા જેવું દેખાઈ ગયું છે એવી રીતે આખા હેલું હટશે મોક્ષ મોક્ષ સુલભ છે અને સારા કાળમાં ન તો આ દુશંકા બંધ કરવા લાંબ આવી એટલે એમને તો આ કઈ ફોરકાસ્ટ કર્યું ને એટલે એમને લખી માખ્યું છે નાની પુરતી વાતો અને પછી કહેવું છે કે નાની પુરુષ મળે તો એમના અર્પણ કરે એવી ગેરંટી પુરુષ હતા પણ એવું અને આક્રમ વિજ્ઞાન છે કે સાહેબ હમણાં અભાર તમે આવેલો અમારે નહીં આવે શું એટલે કૃપાથી પ્રાપ્ત થયેલી વસ્તુ કેવી છે નહીં કેવું પડે ત્યાગ થતો નથી આમ થતું નથી એમ નથી થતું તમારો ત્યાગ બધો થઈ ગયો હું કાંતિ છું ને તે જ અહંકારી રાખો અને હું સિદ્ધાર્થિ રહ્યું એવું તમે કાંતિ ની વાત કરો પણ હું સિદ્ધાર્થમાં જાણતા હોય ને તમે સમજેક રહ્યું સરળ વાત છે અને નિરંતર સમાધિ રાખે જો પાંચ આજ ના ને તમારી છે પણ પાડવાની આ નવું ચાર્જ નહીં થવાનું કર્મ કર્મ નો ચાર્જ ક્યારે થાય કે હું સુમતી ગઈ છું અને હું કરતા છું ત્યાં સુધી થાય આપ કરતાના કરતાના એ એનો ફળ હવે આપણી પાસે આવે નાખવો પડે આપણે આ વ્યવસ્થિત તમને બે ત્રણ દેણા પૂરેપૂરું તમે કરતા નથી એવું વ્યવસ્થિત કરતા મરી વિચાર વાળી કહું ને વાર ના લાગે દુકાને ઘરા બરા બરાબર વ્યવસ્થિત મોકલે છે શું કરું બધું વ્યવસ્થિત દુનિયા વ્યવસ્થિત ના આધારે ચાલી રહી ઇકોઇઝમ બધું ઇકોટકી નાની પુરુષોઝમ ખરાબ થઈ ગયો હોય તમારામાં ઇગોઇઝમ જીવનથી ઇગોઇઝમ ઉડી ગયોગોઇઝમ છે શું છે ખબર પડે ને આ ક્રોધ માનમાં લો ગયા છે તમારા પણ છતાં તમને એમ સ્વાસ્થ્ય છે કારણ કે સત્સંગમાં થોડું થોડું તમારે લાભ લેવો જોઈએ કાગળથી પૂછવું જોઈએ તમને આ જ્ઞાન આપ્યા પછી ક્રોધ માનમાં આવેલો થાય જ નહીં કોઈને પણ તમને એમ લાગશે મન થાય છે એ ક્રોધ માનમાં એ લોકો કોને કે વ્યાખ્યા કહું હવે એ બહાર પરિણામ આવશે અને ક્રાંતિથી ક્રોધ ક્રોધ કરતા હશે તો તમને તમે પસ્તાવો થાય અગત્ય આવી દેજો હિંસા નથી અને જગત ના ક્રોધ માંગત જગત જગત જે ક્રોધ કરી રહ્યું છે એની પાસે હિંસા હોય જ એ તમને અંદર એના હોય ત્યાં સુધી હિંસા થયા જ હિંસા હોય જ એની પાસે સમજબળી ના મૂકે આ જ્ઞાન મળ્યા પછી એવું તો કલાકે તો નહી અને હિંસક ભાવ નહી એટલે ક્રોધ માન મા આ વખતે એ ક્રોધ માન મા કોના પ્રત્યે થયા કે ભાઈ અમુક પ્રત્યે થયા ક્રોધ વધારે માણસ દુઃખ થાય એવું તો તમારે તે વખતે તમે શું કરો કોઈ દુઃખ થાય કાંતિપુ ખબર આપે કેમ તમે અતિક્રમણ કર્યું પ્રતિક્રમણ કરો એટલે પ્રતિક્રમણ કરોક્રમણ કેમ કર્યું પ્રતિક્રમણ કરો શું કે છે અતિક્રમણ કેમ કર્યું પ્રતિક્રમણ અને બીજો સહજ વ્યવહાર છે ને એ અતિક્રમણ નથી તમે સમજી લો એક વાર આ થાય કરવાની ચિંતા ના કરશો સમજી લો શું કરવાનું છે એની સહજ બાબત થયા કરશે એમને પાંચસો પાંચો પ્રતિકણ થાય તો કેટલા દર વર્ષથી કોઈ દાળ હો થાય કોઈ પચ્ચા થાય કોઈ પચીસ દોષ નીકળ્યા જ કરે વિચાર થયા કરે જેમ જેમ દોષ જતા જાય તેમ તેમ જ્ઞાન દર્શન કાર્યક્રમ તરફ ઉજ્જવળ થતું જાય કેમ થાય ઉજ્જવળ થતા જાય આ તપ સમા વાપરણ છે કે ભગવાને કહ્યું તપ એ ચોથો પડ્યો છે એ તપ આ બહાર જગતના લોકો કરે છે એ તપ કે મોક્ષને માટે નથી સમજો ને તપ છે કેવું છે વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્ર તપ એનાથી ભૌતિક ફળ મળે સુખ મળે અને આ ચારિત મળે અમા તપ બાહ્ય દેખાય નહી કેવું તપ કોઈ દેખાય છે તમે નિરંતર હોય છે એક સમય પણ તપ ની બહાર ના હોય છે મારું તબ એ દેખાનું તમારું તબ કેવું હોય કે કોકે કહ્યું કે તમે કાંતિ બિન મને બઉ નુકસાન કર્યું છે બધી બધું વાત કોઈ કર્યું એટલે સર સર તમને અસર થશે શું થાય અસર થઈ જશે સર એટલે એટલે તે વખતે શું કરે તપ તમારે તપ કરવું પડશે શું કરવું પડે તપ તપ કરવું ના તપી જાય મન તપેક ના તપે મન તપે હે તપે એ તપેલું એને સંભાવે તપવું છે આપડા મહાત્મા હોય ને પાંચ હજાર અહીં આગળ એક રૂપિયા માં આખો દાડો એવા છે મહાત્મા રોડ પર કહ્યું કઉન આખો રોડ થવી જાય પછી શ્રીમંત થાય કે હું કઉ આજ્ઞા કરું કે બધું આ રોડ પર સુધી આ બધા રોડ પર તમે શોધો સમજાયું તમે પછી ઉપાધિશી મતભેદ થાય નહીં મતભેદ જ નહીં કોઈ વાતગઢ જ નહીં સરસવત દશા વર્ષે બુદ્ધિ કરાવે છે હવે આ બધામાં બુદ્ધિ હશે કે નહી હા બુદ્ધિ તો નથી બુદ્ધિ કરી હવે તો થઈ ગયા એ બુદ્ધિ એટલે કાઢી નાખવા મારી એટલે કારણ કે એ બચેથી કોને અભૂત ને બચેથી ફરે છે અબૂત ને હું અભૂત છું મારા બુદ્ધિ બિલકુલ ના હોય ને બુદ્ધિ હોય બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે શું છે તમારે વિરોધાભાસ કોઈ જગ્યાએ વિરોધાભાસ ના આવે જ્ઞાન છે તર્થ મોક્ષ ફળ આપનારું છે ક્રોધ માલ બધા જતા રહ્યા સમજે તો ના સમજે નું કરવા જેવી છે તમારે શી કરવાના છે દોન વકીલા વકીલા દિકર કવી નથી આવતા આજ કરવી